આપણા ધ્યાન માં છું હવે શું છે એનું નામ જુક્લ ધ્યાન કે માર્ગ ના વખત કોઈ સંકિત હોય હોય વખતે આપડા રાગ ના આધારે આપડે કહીએ છે એવું માને છે કેવું માને છે હા બાર દરિયા ને જોવાની જરૂર નથી લોકો ને શીખવાડે લોક લાખો માં એકાદ માણસ એની જોડે શીખવા લાયક હોય બીજા બધા લાયક હોય ને લાયકાત બીજા સંસાર રોગ ભારે લોકો ને હવે એ સંકેત કેવું ધ્યાનમાં બેઠેલ નહી લક્ષ માં બેઠેલ નહીપ લક્ષ માં બેઠેલ નહી કેવું કર્મ બંધાય નહિ એવું જ્ઞાન છે ભલે તમે દુકા માં બેસતા હોય પણ જો અમારી આજ્ઞા ભરો તો કર્મ એ કોઈ બંધાય નહી અને આજ્ઞા છે ઉપાધિ પાર્ખી ઉપાધિ લઈને આપડે ફરીએ છીએ મને કહે છે બહુ બળતરા બહુ બળતરા મિનિટ થી વધારે બેસી શકતા નથી તારું તમારે જોવા નહી તમારે એમને બેહાડવા છે તો ઠીક છે પણ મરેલા ની પર શું સ્ટ્રોંગ થયું શું અપમાન કરવા જગત ને જીવતું લાગે છે ભગવાન ને જીવતું ના લાગ્યું જીવતું ના હોય તને ગાળું પડી શું હે આપડું બગડે ને કોનું બગડે કચકચ કરનારું બગડે કેવું લાગે છે જીવતું નથી એવું સમજીને આપણે સમજી જવાનું આપણે દાયા થઈ જવાનું શું થયું આપડે જોવાનું જીવતું નથી એવું જાણીએ મિકેનિકલ છે હાથમાં સાચી નથી ને છતાં ઉઘાડું પાડ્યું ખોટું થઈ જાય મારો એવી રીતે ભગવાન ની ભાષા સમજે નઈ અને આપડે કેવાય નઈ કે મળેલું છે શું કઈ જીવતું નથી તમે સમજયા કોને સમજવા માટે આપડે આપડા છોકરાઓ નહીં કે જીવતા ના છે ત્યારે આપણે મારવા ફરી વાર છે આપણે સમજી લેવાનું છોકરું ભાઈ ગયું અડે નઈ ને ખરેખર ભગવાન નિર્દોષ દેખાયું નહીં તો હા કઈ નિર્દોષ છે એવું બે કેવી રીતે બને હાફ કઈ નિર્દોષ છે એ રીતે બને છોકરો માન આપી ગયો નથી અને અપમાન કઈ તો જે ધર્મ થી ક્ષય થાય એનો ધર્મ કેવાય વિતરાગર્મ સર્વ દુઃખ નો ક્ષય થાય આપણે કોઈ પણ પ્રકારના બધા પ્રકાર નું ક્ષય થાય છે તમને કેમ લાગે છે તમને લક્ષ્મીચંદ થઈ જાય થયા એટલે તમારે તો સત્સંગ ચાલુ કર્યો નહીં શું નોંધ થાય આવતો બહુ બગડે સુધરે નહિ તેનો કઈ સુખી નથી બાર નું સુધરે અંદર પોલમ બોલે છે ચાલશે પણ બાર આમ આપડે એના માં પણ ચાલે ને પુહાય નઈ સો વાર આવી